અંદર બીજું બધું સરળ થઈ જાય રસ્તે જતા લીફ્ટ આપીએ ને પછી લીફ્ટ મળી ત્યારે ચાલવા કર્યા ને એવું થઈ જાય તમે ત્યાં સુધી હિસાબ કાઢીએ કે અમે મહિનામાં કેટલું ભાડું થયું કેટલી મહેનત પડી કેટલો ભાવ એમનો બધું કેલ્ક્યુલેશન ભગવાન અભેજ છે ભગવાન અભેદ છે જ્ઞાન લીધું એટલે મારે કશું આવું કઈ આજના બંગના પાડવાનું મારે તો તેવું એ ક્યાં એમ કે પાડે તો તેવું ભર તોય પણ ભગવાન ની તો હોવી જોઈએ ને સમદૃષ્ટિ જ છે ગોદાલ થઈ નથી તેમાં સમદ્રષ્ટિ ને એનું નામ નાખે બધા એ કરે ભગવાન ની કૃપા પૌદગલિક ભાવની પૌદગલિક ભાવની કે આત્મીય ભાવની પૌગલ લેવા દેવા ને તો પછી પેલા તો કશું લેવા દે એતો જ્ઞાતા દ્રષ્ટા છે એ તો કશું ધોળે નઈ તો જ્ઞાતા દ્રષ્ટા પ્રજ્ઞા કરીને પ્રજ્ઞાનો ભાગ પ્રજ્ઞા ને ભગવાન પ્રજ્ઞા સીધી પ્રજ્ઞા અધિકાર જ બધે કુલ મુક્ત જેવું પ્રજ્ઞા નહી જોયા કરે પછી ભગવાન શું કરે તો જ્ઞાતા દ્રષ્ટા છે પછી ભગવાન તો જ્ઞાતા દ્રષ્ટા જ છે કશામાં આદ ગાલતા નથી એ કશામાં આદ ગાલતા નથી મિત્ર હાથ ગણવા તો પછી બેજીક માં પ્રજ્ઞા જ કરી લેતી હશે સંતો ની આશીષ અને સત્પુરુષની આશીષ અને જ્ઞાની આશીષ આશીર્વાદ આપ્યા જ્ઞાનીએ આશીર્વાદ આપ્યા ત્રણ જણ છે એકને જ્ઞાનીએ આશીર્વાદ આપ્યા એકને સત્પુરુષે આશીર્વાદ આપ્યા અને એકને સંતે આશીર્વાદ આપ્યા તો સંતના આશીર્વાદ તો બધા પૌદગોલિક જ ને સંત નો સંપૂર્ણિક સંત નો પૂરેપૂરે પૌદગોલિક અને સત્પુરુષનો સત્પુરુષનો ભેળસેડ વારો ભેળસેડ વારો વચ્ચે તો મેળવિક ભાઈ પૌદગોલિક ભાઈ અને સંતપુરૂષ નું સેવાફળ અને દ્રષ્ટિફળ બે હોય સત્પુરુષનું જ્ઞાની પુરુષ નું સેવાફળ દ્રષ્ટિફળ બેઉ હોય જ્ઞાની પુરુષનું બહુ મોટા પ્રમાણમાં હોય સેવાફળ ને દ્રષ્ટિફળા સાહેબ પૂછે છે કે સંત પુરૂષને સેવાફળ મળ્યા પછી સંત પુરૂષની સેવાફળ મળ્યા પછી જ્ઞાની પુરુષ ભેગા થાય થાય ના થાય દ્રષ્ટિફળ બેની વચ્ચેનું સમજાવો સિવાફળ એટલે શું અને દ્રષ્ટિફળ એટલે શું રાજન દાખલો આપશે રાજન દાખલો આપશે નોકરી બોકરી મળે જરા મિલ હતી તો તમે કોઈક ને દાખલ કરાયો હોય થાય કે ના થાય એટલે પૌદગલિક જ થયું ને શિવાફળ પૌદગલિક દાખલ કરે ના કરે કરે દાખલ પછી પેલા નોકરીનો પગાર તો મળે જાય શિવાફળ તો મળે જ છે ને ચો પણ પછી એક દાડો સાથે રહેવાનું બરોબર ઠેકાવાનું ના હોય એક જ રૂમ પડી રેવાનું હોય તો એક દાડો લાય મનમાં કે શીખે આપડે નટ ચીઠી થી આયેલા છે એટલે ઓળખ છે એનો અર્થ એવો થયો કે સિવાફળે દ્રષ્ટિ બહુ પૌગલિકોગલિક ફળ મળવાનો ના ત્યાર પછી તમે કહ્યું એવો દાખલો આપીને સમજાવું તમને પેલા દ્રષ્ટિફળ નહી મળતું પેલા છે પણ આ દ્રષ્ટિ પડી તેનો શું થયું તમારી દ્રષ્ટિ એમનું પૂછીએ તમારી દ્રષ્ટિ પડી એ તો સમજા હવે મિલમાલી પણ તમારી દ્રષ્ટિ પડી એનું ફળ જરા મોક્ષ નું જલ્દી હલમ ચલાવિક નહીં એટલું બધું ફળ મતલબ પોતે સેવક હોય ને સેવ્ય થઈ જાય ભાગ પાક છે પણ થાય નથી તમારે તમારી મેં યાદગાર થાય એવું ખરું એટલે તમે એના કરતા ના કહેવાયું છે ને કહું સેવા જોખમકારી હોય જ નઈ કશું હું શેરી પદ ની વાત કરું છું શેદ્ય પદ માં અમુક વાંકડો ના આવડતો ના આવડતો હોય ને પણ એ સેવા કરે એ સેવ્ય પદ પ્લાન કે છે અમુક સ્ટેજ આવ્યા વગર સેર્ય પદ મોટા માટે જોખમ કાર સેવા લે જોખમ કારક કે જ નહીં જ નહીં ને એતો મૂર્તિ સેવા કરીને જ ભગવાન પામે છે જયા જાય છે બહુ જોખમ એના જે સેવા કરનાર બહુ મળી આવે પણ પછી તારીશી દશા થાય અમુક સ્ટેજ ના હોય બધું બહુ જોખમ બધું મોટું જોખમ બઉ મોટું જોખમ સેવા મળે જ્ઞાની શૈર્ય પદ માં મૂકી દે મૂકી દેપતિ થયા કરે એના સભાતિ જોખમ ના રહ્યું કોઈ મૂકવાનું મૂકવાનું કોઈ અધિકાર જ નથી કશો અત્યારે તાત્કાલિક ફળ મળે તાત્કાલિક પછી જોખમ ના જ રહ્યું છે પણ પછી કોઈ જોખમ ના રહ્યું ને જ્ઞાની હતું નથી કે શું જ્ઞાની પુરુષ જે કરવા માટે દેહ નો આત્મા છે ત્યાં સુધી સંપૂર્ણ વિતરાગ નથી કે કે પંડિતજી કે એટલે ધારે તો કૃપા વર્તાય તો આત્મા જુદો હોય છે નહી તો તમને મોક્ષ થાય જ ને નહિ તો મોક્ષ થાય જ નહી મને તમારું ગયું લાગે છે વિતરા સંપૂર્ણ હોવા છતાં કૃપા વરસાવી શકે છે ને પછી કૃપા રહી જ નઈ ને સંપૂર્ણ ને કૃપા દેવા નહીં સંપૂર્ણ વિતરાંગન પછી કૃપા લેવા દેવા કૃપા તો ચેતવે નહિ કે આમ કરો તેમ તો કામ થઇ જાય પણ તે ના બોલે સંપૂર્ણ છુટ્ટો ત્યારથી જ ત્યાં જ કેવળ જ્ઞાન થાય થાય નહી અને કેવળ જ્ઞાન થયા પછી કેટલો કાળ રહે વર્ષ હે પચાસ વર્ષ હો વર્ષ કશું કરે નહી ધોળે નહી કોઈનું કશું થાય નહીં ને બધી આપીશું ભાવના કરી દાદા વિતરાક રહી શકે સંપૂર્ણ વિતરાક થવાની શરૂઆત થી મળીને વિતરાક થવાની જાય મગર સમજે વિતરાક થતા થતા થતા આગળ વધી કરવા જ્ઞાન થાય તો કેવું જ્ઞાન પેલું થાય નહીં વિતરાક થતો થતો થતો થતો પ્રશ્ન એ રહ્યો જેટલા વિતરાક થયો એટલા અંશે ગણાય પણ સંપૂર્ણ કેવા ક્યારે ગણાય કે સર્વા વિતરાક થાય ત્યારે સંપૂર્ણ કેવા થાય તો આ જમાના થતું જ નથી કે છે ને આ કાળ થતું જ નથી કે છે ને હે આ કાળમાં નથી થતું એમ જ ક્યાં છે ને કેવળ જ્ઞાન કેવળ જ્ઞાન આ કાળ ને થતું નથી લખડા કર્મ બધા કર્મ નો સજ્જડો છે કે કર્મ જ પૂરા થાય નહીં પ્રશ્ન રહ્યો અને આ કાળે શું કરે છે તીર્થંકરો નહીં ને તીર્થંકરો હોય તરતો થાય તીર્થંકર તીર્થંકર ને હાથે સંપૂર્ણ થઇ જાય ખાલી દર્શન કરતા હાથે જાય તૈયાર થઇ ગયો હોય મામલો ચોપડવા ની પી જાય આ તો આપડે લખ્યું છે શું કે છે આત્મા જે કઈ બંદી હોય પૂછે છે કે જે ત્રિમંત્રો છે નમસ્કાર મંત્ર તેનો કે છે કે ત્રણે એક કેમ મૂક્યા છે એનો અર્થ શું છે એવું છે નૌકાલ મંત્ર જે છે ને એ સંયસ્ત મંત્ર છે કેવો છે સંન્યસ્ત મંત્ર જે સંય થયા નથી તેના વ્યવહાર ના મંત્રો પણ સ્વીકારવા પડશે આપડે સમજાવ્યું એ વાત વ્યવહાર મંત્રો બીજા બે મંત્રો છે બીજા બે મંત્રો ને વ્યવહાર સમજવા વ્યવહાર ના છે વ્યવહાર જ્યાં સુધી સંસારમાં આપણે વેપાર ધંધા રોજગાર બધું સંધુ આચાર્ય પુરુષ અમે સંન્યસ્થ કહેવાય અમારે એક મંત્ર હોય ચાલે અમારી ઈચ્છા તો સંન્યસ્તની જ હોય ઈચ્છા હોય સંન્યસ્ત ની પણ તમારે જો સંસારમાં સંસાર ના બધા વેપાર રોજગાર બીજું બધું ચાલતો હોય નહીં તો બધા દેવો સાથે હેલ્પ કરે તમને બીજું કઈ તમારે એક બોલવા ના નથી કે ત્રણેય મંત્ર ભેગા હતા ફક્ત વેચી લેજો કે છે શું કહ્યું તું ડેરા હું હું વેચી લેજો પણ મંત્રો ભેગા રાખજો કે છે દેવતા તો સર બધા ડેરામાં દેવતા તેને કે દેવતા તો બધા સરખા જ છે ને શાસન દેવો જુદા જુદા હોય દરેક ધર્મ એમ કે છે કે ઢીરા વેચી લેવાનો કાંઈ પણ ઢીરોમાં તો બધા દેવતાઓ તો એક જ છે ને ના દેવતા બઉ જુદા જુદા હોય મંદિરો જુદા શારીરિક રીતે શાસન દેવો જુદા હોય આજે સંયત મંત્ર ના શાસન દેવો જુદા હોય પેલા મંત્ર ના જુદા હોય બધા જુદા જુદા દેવો હોય શાસન દેવો હજુ પણ કામ કરે છે શાસન હજુ પણ કામ કરે છે હા બધું કામ એક નથી એકવીસ હજાર શાસન દેવાનું કામ બંધ શાસન દેવો ચુક્યા નથી ગમે ખરાબ વખત ગયો છે તો શાસન દેવ ચુક્યા નથી અનુભવ ના થાય ને શાસન પણ અમને કઈ અનુભવ ના થાય ને હે शासनदेव ना अमने कई अनुभव तो ना अवर भक्ति कई नही पर... भक्ति एवं प्रभु तरफ नी भक्ति कई तीर्थंकर महाराज भगवानी तरफ एटली बड़ी सुंदर हो शासनदेव द्वारा खुश थे तो बता फूलो न कंकुज બધું શાસન કામ કરે છે એ બધા વિદ્યમાન છે બધા ના આશીર્વાદ મળી શકે એમ છે એવું છે ને જે જેનું આરાધન કરે તેનું ફળ તો મળે જવશ્ય માવી નો ધર્મ વિશ્વ ધર્મ છે શું છે વિશ્વ ધર્મ એ તો બધે બધાને એક્સેપ્ટ કરે છે બધાને એક્સેપ્ટ કરે છે એક અંશ ધર્મથી મારીને ત્રણસો સાઠના બધા અંશને સ્વીકારનારો એ માવી નો ધર્મ આટલું મોટો આટલો મોટો સાયન્ટિફિક અને વિતરાક બધાને એક્સેપ્ટ કરનારો ધર્મ કે દુનિયાની સૌથી ઓછું નક જેટલી માઇનોરિટી પાડે છે ધર્મ પાડે છે અને તમે જે સમજાવો છો ત્રણસો સાહીઠ ડિગ્રી ની એ તો યુનિવર્સલ એપ્લિકેબલ છે બધી જગ્યા એપ્લિકેબલ ધર્મ તમને સમજાવો છો અને પાળનારા લોકો આટલા મોટા ધર્મ ઝુંપડપટ્ટીઓ વધારે છે મેલો કરતા ઝૂપડપટ્ટીઓ વધારે છે ઝૂંપડપટ્ટીઓ વધારે છે મેલો ઝું ઝુપડા વધારે છે મેલો ઓછા છે ના એટલે અહીં આ જે અબજોપતિ કેટલા છે એ પુનિશી પુનસારી બેઠો કેવું તમારા શરૂમાં આવે છે આ ધર્મ જ કેવી રીતે આ ભાગ્ય કોઈ ને એ તમને સમજાવ્યું સુરત છે સુરતની કૃપા ગરીબ થી મળીને બધાના ઉપર હોય છે મહાવીર ભગવાન ના જ્ઞાન ની કૃપા બધાના ઉપર સરખી જોઈએ નીકળે થોડા ઘણા પણ એને એને ઓળખનારા પણ જે ઓળખતા હોય ઝેરી હોય એ તો ક્યાં ને કે આ છે બધાને હિન્દુ મુસલમાન ના દેખી પેલા ના દેખાય એ બધા ફોરીને આપડે એમ જ કહીએ કે પુનર્જન્મ છે તો આપણને પાછા કાઢી પડશે પુનર્જન્મ નથી આવતો એમને એટલી વિચારણા નથી કરી તો બીજી વિચારણા તો એમને હોય મને બહારના લોકોની વાત છોડો હિન્દુસ્તાન જેમ કે હું હોઉં કે ભાઈ હું વૈષ્ણવ હોઉં હું તમારી પાસેથી આવીને પછી મહેર ભગવાન એક્સેપ્ટ કરતો છો પણ મહિર ભગવાન કોઈ ચેલો જાઉં તો ભાગી જ મહાવીર ભગવાન નો એમના કાળ થયા પછી જે આ ક્રમિક માર્ગ હતો એ બધો આખો સડી ગયેલો છે શું છે અને વિતરાગ ધર્મ નિષ્પક્ષપાતી છે હું નિષ્પક્ષપાતી બોલું એટલે તમે બેસો અહીંયા આગળ પણ એ વિતરાગ એટલે નિષ્પક્ષપાતી દરેક ધર્મ ને ખેતર મેદાન કરી નાખ્યું છે સમજ્ર મહાવીર ભગવાન બધા ઓળખી જાત ને મહાવીર ને ઓળખાવામાં ભૂલ થયેલી છે મહાવીર ને મહાવીર ઓળખાવામાં જ ભૂલ થયેલી છે ઓળખી શકીએ એમના કાળમાં ઓળખેલા નહીં ઓળખી એમના કાળમાં મહાવીર ભગવાન આ રીતે ઓળખેલા નહીં એમના કાળમાં જે માણસો છે મહાવીર ભગવાન જયારે વિદ્યમાન હશે અમુક માણસે બધા બહુ ઓળખેલા અમુક માણસો નહી ઓળખેલા નહીં ઓળખેલા ત્યારે ટીકાઓ કરેલી ના પણ જેને ઓળખેલા હોય એને એના શાસ્ત્રોમાં જૈન શાસ્ત્રોમાં આ ધર્મ સંપૂર્ણ નિષ્પક્ષ પાતી છે શાસ્ત્રો આપણી પાસે જેવા જોવા રહ્યા નથી આપડે ત્યાં પછી બધા કેટલા દુકાળો ગયા બાર બાર દુકાળો સાથે પડેલા હતા ને તેમાં બધું અફેદફે થઈ ગયું છે બધા મૂળ વસ્તુ રહી નથી